સાંભળી હું સુધાર્થ પ્રતિથી બેસે ત્યારે હું સુધાર એટલે જ્ઞાની પુરુષો પાપ ને બઉ મોટો નાશ અને પછી કરતા અમુક રહે ભોગવાનો એટલે એનું કામ આવા તો તમારા જૈનો બધા દહાર સાધુ હવું સાધુજી હવું સાધુજીસોપ જ બેઠેલું છે બેન આપડે બહુ આનંદ વર્તા એવી વસ્તુ અને અત્યારે દેહ ના માલિક નથી મેં આ દેહ ના માલિક નથી આ મન ના માલિક નથી આ વાણી ના માલિક નથી ત્યાં સુ ના હોય પણ આ મૂળ કયું તમે નવસારી મેભવ માં આગ મળી રહ્યો ધંધો જોડે રેવું ને એ બધું પાસે લોકોની પાસે રોપ મળ્યો આ એક ઊંધી વાણી હોય છે હમસન અમને જોખમ કરીને શું આવે છે આ જ્ઞાની પુરુષ તો આ વર્લ્ની અચાદી કે જ્ઞાની કર્યું થઇ જાય ભક્તિ કરીને ના ભૂલું જોઈએ સિવા કહ્યું છે મને ચા પયો હોય હાથ ધજા નુકસાન કર્યું હોય એ યાદ ના રાખવું પડતું પેલો ફક્ત આ મને નો જોયો મારામાં એવા ગુણ જોયો છે તેના જ લક્ષી છે ને લક્ષી ગઈ મારી પાસે લક્ષ્મી આવતી જવા પડ્યું બેઠો કે આવે એવું સારું ભૂલે જ્ઞાની પૂજ થયા પછી ઉપકાર મારે કશું માની બાકી જ્ઞાની પૂજ થતા પહેલા તો ઉપકાર માનવો જોઈએ હવે જે જ ઉપકાર માનવાનો હોય ને મારે તો કરના આધી બુદ્ધિ ના દેવાનું જોવા જ્યાં ફેરવે ભાવો કરાશે તો જ્ઞાની પુરુષ ની સાથે દાદા દાદા પણ તમે એમને આશીર્વાદ આપો તો નીકળી આવે તરત આપીશીવાદ આપીશ આપણે મીના ને શૈલેષ ને બી હાજર રાખવાના એ સાયન્ટિસ્ટ છે મસ્કરી માં અથવા તો સમજ વગર મસ્કરી બી નહી પણ સમજ વગર જે ભૂલો થયેલી છે તેની અમે માફી માંગીએ છીએ મારા મારાલકી ના આપડા મારે જાય નહી લાકડી ના મારે પણ જીભથી માર મારી કરે દાદા આમ આમ આમ ખરા નઈ પણ તમે કીધું કોઈન ડોસા કોઈન ડોસી પેલો બબુચક ચાલ્યો પેલો ડિસ્પો ચાલ્યો પેલો તાર ચાલ્યો હા એવું બોલે પેલો જાડો ચાલ્યો એ શબ્દો બધા બોલે ને તે હા એટલે નટુ ભી બોલે એવું બોલે કીધું બોલે નટુ ભી એ તમારી તમાર માણસ હે યાર તલતે ને ભાઈ કહીએ તો ભાષા બધી ગમાર ભાષા હારી બોલે તું શું કહું છું મને મોટા મોટી એ ચીજ કહેવાય બરોબર આપડે કરિયર પછી પસ્તાવ કરીએ તો આપડે સામ કહેવાય આજ કઈ નાખીએ પસ્તાવો કરીએ નતા આજે કઈક તું કામ કરે ને કાલે રિપેરનન્ટ કરવું પડે તો તું જીવેલોજ નાય કરવું પડે એવું કરીએ કેવું કર્યું દાદા શું કે આપડે જે બે નંબર પૈસા કહીએ ને બધા ઘર માં ના લાવેલો ધંધા પર ભેગા ભગવાન કહેલા પસ્તાવે એટલે કેવા પસ્તાવા દાદા ભગવાન ના કહેલા પસ્તાવા એટલે દાદા જે દોષો આમાં દોષ છે આમાં દોષે આપડે જાણ્યા ને અહંકાર કરતા જ પણ આપડે જાડ્યા કે મેં ખરું કર્યું એમાં શું ખોટું છે અરે ખરું કર્યું પણ એ ગુનો જ છે એ ગયું આપણને ખબર પડે કે સાંજે મેં પૂછ્યું બે ધર્મ પણ પારસ કશે ધર્મ તો બઉ વસ્તી ધર્મ પાડે ધર્મ એટલે શું આવું કેવાય ધર્મ પાડે હાબુ કહેવાય હાબુ થી લુગડા બધા દેખાતો નથી ગપા મા હાબુ લાવ્યા ઉજવ માધવજી આપડે હાબુ કરીએ ટબોટે પડી ગયો એક બે વખત ત્રી વખત ચાર વખત માં વખત ઉજુર થાય કે ના થાય કેમ બોલતા નહિ તમે કબોડે પડી ગયો હોય તો ચાર વગર કે ના થાય મારી ફેમિલી કે મત વડું ફેમિલી મોટર લોકો જોડે બહાર ફેમિલી બહુ વડવા ફેમિલી એટલે જાત તમને કેમ લાગે ફેમિલી અકડી ગયા ભાઈ તો આપડે જોજવતા છે અકઈ ગઈ છે આપડે ટાળા પાડવા અને ભાઈ અકળી ના આવ્યા તો આપડે સમજ એક મૂડ નથી વહેલી વહેલી એનો જે નાસ્તો પછી ભાગી જાય દાદા કેમ શોધે તમને મૂળ ના હોય ને તો ભાવતી વસ્તુ શોધે ભાવતી વસ્તુ શોધે આમ કે થઇ જાય પછી મૂકી ને આપડે ખેતો ચાલુ ચાલુ પડવા દે એવું છે આ ગાડી છે જે ગરમ થઈ જાય ને એ બધી ગાડી ગરમ થઈ જાય ને બધી રેડિયેટર બગડી ગયા હોય ગરમ થાય હું બધા ગરમ થયો હું ક્યાં નાખું છું પોલીસ વાળા એક ઢોલ મારી ના હોય આ સર તો આ સર પોલીસ વાળા બરાબર સ્વીકારી દે છે બધી એમને પોલીસ વાળા ફોન કરાવે કે આવું ના હોવું જોઈએ આપણે શું છે આર્ય પ્રજા આપડે અને અંદાડી જેવો દેખાય ખોઈ મોટા દેખાય પાડોશી એમ કે આ લોકો કઈ છે પગારે સારા હોય છે ચોખ્ખ ઘી ખાવાનું હોય છે કપડો સારો શું નથી બધી જ ચીજ છે દહી તો એવું સરસ મીખંડ આપડે ઇન્ડિયા નો શ્રીખંડ હોય તમને ગમે ફેમિલી નું બધું હારું જોઈએ આ તો નોકર પ્યાલા પડી નાખ્યા નોકર ફેમિલી કહેવાય ફેમિલી મેમ્બર કહેવાય અને વિશ્વાસ રાખવો પડે આપડે જે પાણી લાઈને આપે એમ કશું નથી નાખ્યું એવી મને ખાતરી નાખી એના દસ કપડ કાપી પડી ગયા ગયા ભાગડા વધતો તમને કકડાટ કરો છો નોકર સમજી આ ખેત ને એવી ખરાબ છે બોલાય ની ગરીબ છે માણસ કરે બાકી અભિપ્રાય નોકરો લેવો જોઈએ આપણે મહિને મહિને કે ભાઈ અમારા માટે તારો અભિપ્રાય સારો છે કેવો છે એવું નહી આપવાનું આપડે જો ભૂલ કરે તો એનું આવી બને તારો કે પ્યાલો ભાગી નાય છો ખબર આ તો મારી મારા વખત માં પ્યાલો નથી આને ભંગી નોકર ને મેગત મેં માપી જોયું બધી રીતે માપી જોયું ત્યાર પછી હું વાત કરું છું સમજ પડે મારા ઘર સ્વ તો પહેલા ફોડી નાખે તો એને કહ્યું નથી ને બહુ જરાપરેલા છે ના આવડે દોડશે બે વાર ના છોકરા ને કઉારો નાખ્યા ભાઈ તે ખબર છે આવે આ દુનિયા માં કોઈ તમારું નુકસાન કરે નહિ નુકસાન કરનારા છે એ બધી મિકેનિકલ એડજસ્ટમેન્ટ છે શું તમારું જ છે માટે મિકેનિકલ એ છે તે નિમિત્ત બની ગયો આ નુકસાન તમારું છે જ એને નિમિત્ત જોઈએ તો એ બની ગયો શું નિમિત્ત ને બચકા ભરીએ ગ્રામ નિમિત્ત ને બચકા ભરીએ હારતી ના શું ભા બધું મગર એ નિમિત્ત છે આ કરી પોતાનો ન્યાય જેવો કર્યો ફેમિલી મેમ્બર એવો ન્યાય કરવો જોઈએ અને ખરેખર નિમિત્ત છે બધું કોઈ નુકસાન ના કરે આ દુનિયા રાખો દુશ્મન કોઈ નથી તમારો વિરોધી કોઈ નથી બધું તમારા આ ફોટો છે તમારા શું છે મને કોઈ કશું આવતું નથી કેટલા અત્યારે ટેન્શન વગેરે નું ફર્યા કશું આવતું નથી પ્રત્યાઘાત થયો નહીં હું બધું કરતું નહિ તમારો ગાળો પડો ધોલો મારો રાખે વાત આપણું શું કહ્યું કારણ કે ગાલો ધોલો મારો પ્રત્યાઘાતું શું મારું જ કરેલો નું ફર્ક છે પ્રત્યાઘાત મારા કરેલા કર્યો એટલે તમે એના નિયમિત બની ગયા તમને ખરાબ લાગે હમી જોડે મારે આખ્યા માસાગત છે એ થઈ શું કીખો જ ના ઘરમાં ડખા ડાય ના થાય ત્યાં બેળ સમજી જવું છે ગાડી ગરમ થઇ જાય ના સમજી જાય ડ્રાઈવર ગાડી નું મૂળ સમજી જાય ગાડી મૂળ માં હું કહું ગાડી ક્યાં ઉભી રાખી અરે દાદા શું ગાડી તો ગરમ થઈ જાય દાદો એ ટાળો પડી જાય થાય ગરમ થઈ ને ના કર્યું છે આવું જીવન કેમ જી જાય જીવન શોભે નહિ હું તો એ જ કઉમિલી સુધારો પછી મોક્ષ વાત પાય પણ આવો મોક્ષ થોડો કરી આપું ફેમિલી સુધારો શું તો મોક્ષ માર્ગ લઈને પછી ફેમિલી સુધારો પણ આ મારી વાત રીત કરો એક વધારે મધેદ ના પડવું જોઈએ ભાંકી ના તમને વાત ગમે થોડી ઘણી ના ગમે જ્ઞાની પુરુષ નું બન વતન બળ ફળે છે શું કહ્યું તમે કહો મારે આ વાત મારે આવું થવું નથી આ દાદા કે એવું તો ના ફળે તમારી ઈચ્છા ફરે છે કારણ કે વચન નું બળ થાય કારણ કે વચન ઊંધે રસ્તે આપી દોષ્યો છે ઊંધું શું બોલી છે ને કઈ ગયા ત વાત નહિ કરતા આવે સફારી થાય તો હૈયા બે ના પ્રયોગી થાય છોકરા બેં અલુમ વતમી બેન ખારેનું નામ અમદ ને બીજું નામ તો એક તો બધા અન્યાય થઈ રહ્યો છે પછી બીજો વધારે અન્યાય તો ન થવો જોઈએ ને આ તો કુદરતી ઈલેક્ટ્રોવાતા વડે ઊકનાવા માણસ શાંતિ બીજો તો એનએસ ઓજન આપણે નામ તો બસ લખી દેનું તો બિચારા ક્લેમ નથી કરતા એવું તો આગળ જઈને ઘરમાં જઈને કિયારીઓ લાવ્યા હોય ફર્સ્ટ ક્લાસ એટલે રસ્તો કાઢી હોય તમે બાર થી આગળ ને અને પછી બધું ઘેરીઓ ટેબલ ઉપર બેઠા જમા નાતી થાય પછી એટલે ભાઈ શું કે એમ તમે જોડિ થોડી ભૂલ થઈ કગાળ શું આવકારો છો તમે ના ખાવી તો બીજું બધું ખેલો રાતે આ બગાડે વગર નહીં કારણ કે રી વાર કહી ગઈ હોય નઈ આ સોદા બાજી રી વાર પછી એમ કે રશિયા ને અમેરિકા જેવી સ્થિતિ આપડા ઘરમાં થઈ ગઈ છે રશિયા ચતુરે આ તો લગ્ન જ કેવાય કે આપડા વગર એને ગમે નહી એવું કઈ નાખું આપડા વગર એને ગમે નહિ એના વગર આપણને ગમે નહી છોકરાને ગમે નહિ કારણ ફેમિલી સો એક છોકરાઓ આઈ ગયા છે છોકરા આયા છે તે બધા ભણેલા છે એન્જિનિયર ને એવા છે એટલે આમ પગારે સારા લાવશો બે હજાર અઢારો અઢારસો પંદરસો પંદરસો છોકરા લાવશે અરે પહેણતા કે દાદાજી અમારે પહેર્યું નથી છોકરીઓ બે ઓછી થાય બધી આ બધી પહેણવા મોક્ષ માંથી ના નથી પહેણ કાળ બતાવી અમારા ફાધર માં તું સુખ અમે જોયું છે તે એમને અનુભવ થઈ ગયો કે આ તો સુખ જ નથી ભલે આટલી સુધી ગયો છે આપડે સંસાર બધો ફાદર ભૂ સુખ જોયું છે આ લોકો જ નથી એવું હંમેશા છોકરાઓ કેતા છે વાત કરીએ છીએ હવે વાત સાચી અમારા મા બાપ ઝઘડા જ કરતો સગે રા નો રા નો નો જોય ગરબડ કરે તો ઠોડું ત્યારે મત બેસે કે અંતે ગળા કરે બનેકના મને આપણે ઇન્ડિયામાં કે ના બને બને રોજે જમા અંતવા એ તો દી નથી આઈ નથી આઈ તો દી નથી હા નાલા આય આય થાય ભલા ના બીજ તો હે હા ના એટલું જ્ઞાન તોડ ગાડતો આવડે કરે છે હું બધા એટલું એનું જ્ઞાન છે ને તે નિષ્પક્ષવાથી જ્ઞાન છે કેવું પોતાની જાત નહી છે પક્ષપાત નથી કરતી મને હિત્યોતર પૂરો થવા અને ઘરમાં અમારા હીરાબા છે તે પંચ્યોતેર પૂરા થવા પણ અમારે પિસ્તાળી વર્ષ મતભેદ જ નથી એ હંભા હંભાર કરતા લોકોનું લોકોનું ભલું કરીને આવું ચાતું નથી બે કરો આખો દાડો શું ને આ હાથ વામા થઈ જાય આખો દાડો બે ઠંડા જાય નહીં કોઈ દાડે બુમ નથી પડી બધે દુઃખ થાય છે વર્તન કરે બધા મતભેદ તમારે પિસ્તાળીસ થી પડ્યો એ પેમ થી પછી જે એમનામાં રહેલા ભગવાન મારી પછી બધા ખુશ થઈ જાય કે તમે જે માગો એ ફળ આપું ભગવાન તો એનામાં ભગવાન રહેલા છે તમારા ભગવાન તમને ના આપે પણ પીર ભગવાન તમને આલે તમારા ભગવાન એને આપે તમારું ડિલિંગ છે એ બરાબર અને ભગવાન કઈ હાલ લેતો નથી એનું ફળ આવે એવું આવે છે કે તમે જો આવી રીતે દુખ ના આપો તો એનું ફળ આવું જ આવે એક્ઝેક્ટલી આ તો સાયન્ટિફિક વાત કરું છું શું કરું અહી સમજાવવા પૂરતું નથી આવા સાયન્ટિફિક વૈજ્ઞાનિક આ બાહ્ય વિજ્ઞાન વિનાશી છે અને આંતરવિજ્ઞાન આપણું છે તે અવિનાશી કેવું છે આ બાહ્ય વિજ્ઞાન તો વિનાશી છે અમુક હદ ઉધી સારું અને હદથી ઉપર ગયું એટલે મારી નાખીને સલાસ કરી નાખ્યું જે જ્ઞાને સુખી થયા જાતે બોલબલ કયો તમે પૂછો નઈ આ દુનિયામાં હરેક પ્રશ્નના હું આપવા તૈયાર છું હરેક પ્રશ્નના ખુલાસા આપવા તૈયાર છું કારણ કે વર્લ્ડ ની ઓબ્ઝર્વેટરી છે શું અને તમે માગો એ આપવા તમે માગો એમિત હવે વાતચીત કરો કઈ હિન્દુસ્તાની કિંમત છે એને મોક્ષ અધિકાર છે પુનર્જન્મ નથી એવું જાણે છે એને મોક્ષો અધિકાર નથી આપડા હિન્દુસ્તાન લોક છે એમ જાણે એ પ્રૂવ કરી શકે એમ નથી હું તમને પ્રૂવ કરી આપણા નથી એ જે પ્રૂફ આપશે ને એ તો આ એના અહી પ્રૂફ ને શું કે છે એક જ શબ્દ એક છે ખાવા મળતું નથી એક ભાઈ રાજા ઉપર થાય આ બધું કહે છે કર્મી થિયરી એ આધાર પ્રૂફ આપણે આપે સંતો પણ આધારથી કોણ ખરા પછી મેં કહ્યું એવી વાત તારી હતી એવું જ લાગે કે આ ભગવાનની ઈચ્છા છે પણ મને આપો તો હું તો પહોંચ્યો હતો જાતે છું મેં કઈન્ટિફિક વાત તને સમજાવું કહ્યું પછી મેં એને કહ્યું કે આ મન વચન અને કાયા अपन अन्वे अव नए का मन अनुभ अरे इफेक्टिव तेरे समझाइए इतना बहु विचार कहू सा लगे तझा इत અસરકારક છે લાગે છે એ જ સમજાવે દાદા કે જાણે તમે જ કહો મેં તો હજુ એ બાબતમાં શિયાળા રાત્રે આપણે હિન્દુસ્તા ગયા હોય ને અને ઓલવાનું ઘસી ગયું હોય તો પછી ઊંઘવાનું ઊંઘવા ખબર પડી ખરી કે ટાળવાય છે કારણ કે વાસણ મિચિન બપોર બેસી રહ્યા હોય પણ ગરમી લાગે એટલે ખબર પડે કે પંખો બંધ થઈ ગયો ના ખબર પડે કઈ મન વચન કઈ ઇફેક્ટિવ છે વાણી એ ખોટ બોલે છે તમને અસર થઇ જાય છે સારા વિચાર કર આનંદ મા એટલે શું हर आप करे निरंतर ये नवा कर्म बहता मन विकेक्ट पर, परिणाम आप उठी जो है क्यों क्यों કારણ શરી આવતા ભાવ પાછું કાર્ય શરી કાર્ય કારણસર શું થાય બઉ કારણો છે એટલા બધા ત્યાર પછી ઇફેક્ટિવ છે સાચી વાત છે મને સમજાવ્યું છે પણ ઘરમાં ઇફેક્ટિવ છે એની શું ખાતરી કે એટલું બધું સીંગડું વાગ્યું કે ગર્ભમાંથી બાળક નહી આગળ બહાર નીકળી અને ઠેઠ ચામડી ની ધારો ધ્યા એ બહાર ના નીકળતા તને અંદર એ ના રે ચામડીની ધારો વધારે ભાઈને બ્લડ પેડવા માંડ્યુંરના હોસ્પિટલો બધા આવેલા ડાક્ટરો બંધ જ ના થાય વાઘરી જાય તો બંધ થાય ને મોડી દબાવીએ એની પાછી અતિ થઈ જાય તો દબાવીએ તો અતિ થઈ જાય એટલે બંધ ના થયું એટલે લોકો ડાક્ટરે કંટાળ્યા કેસ ભાઈ ને જો ડોઈ બંધ નહીં થઈ જાય તો મરી જશે કંટાળી જાય એટલી વાર ઘરડા દસમા હતા તે આમ સિત્તેર ગણ તે આવ્યા અને વાત સાંભળી છે એટલે આયા આ ડાક્ટર કે ભાઈ તમે એક જ્યાં વ્યાસો હું કરું છું ક્યાંથી ડાક્ટરના મનમાં એમ છે કે આ ભાઈ કશું સાધન હેરાન શું અમસ્ત અમારે તત્વો એટલે ડાક્ટરો બેઠા બિચાર ડાક્ટરને આપણા લોકોએ કહ્યું કે એ અનુભવી શીખી કે ડાક્ટરને એક લાગ્યું કે જાણવા જેવું છે આ એટલે ભાઈએ શું કર્યું ત્યાં આગળ જઈને અંદર જઈને ખડીયો સરડિયા જોયેલા ને ચીમડી વગરના પછી પેઠી એ ભાઈએ સોય લઈ ખરીયા ઉપર આમ ધરી એના તાપમાં પછી આમ આગળથી જોઈ લીધી કે બઉ સુ ભાઈ ફોલો ઉઠે પછી મારે વેસ થઈ પડે છોકરાને ફોલો ઉઠે નહીં તો મેં બહુ મુશ્કેલી બી થઈ જાય તો ભાઈ ઉશાર ને તો આમ જોઈ લીધું ફોલ્લો ઉઠે નથી પછી દહીને જટ આમ અડાડ્યું લીધી ઇફેક્ટિવ છે હૃદય આ શરીર જ છે એમાં આત્માની ગર્યું નથી એટલે પેલો સમય એટલો પૂછનારો છે એક્સેપ્ટ કરી દીધું પણ તેથી શું પુનર્જન થાપી થાય છે નફેક્ટ છે એ કોજિટ પહેલો હોય કે પછી થાય હા કોઝિટ પેલો હોય થાય નહીં તો ક્વોઝિટ ક્યારે હતો એ એનો કારણ હોય તો જ કાર્ય થાય કારણો આગળ હતો આગળ હતો એટલે સૂક્ષ્મ કારણ એટલે કારણ શરીર પાછું સ્થુલ સ્વરૂપે થાય છે સૂલમાંથી પાછું કારણ ઉત્પન્ન થાય છે સમજાય એવી છે એટલે સમજી ગયો પણ એનું મુસ્લિમો સમજાય ને આપડે મરી જઈએ પછી શું થાય આપણે મરી જઈએ પછી શું થાય કોણ કે શું લાગે છે પરિવાર કહે પુનર્જન નથી તો ચોરીઓ કરી ખાવાનું કોઈ બાપુ પણ આપડે તો પુનર્જન માની છીએ આપડે સમજવું જ પડે આ ગધેડા થવું પડશે કૂતરા થવું પડશે ત્યાં ઘાત છે તેવું કરશું એવું ભોગવવું પડશે શું ભાઈ તો અમને તો એવું કશું માનવામાં જ નથી ને પણ એટલું તો માને છે ભગવાન છે ભગવાન છે આપણને ઊંધી જગ્યાએ ઊંધી જાતનું દુઃખ આપશે કે અને પુણેને પુણે જે છે સમજતા નથી પણ એમની જે લેંગ્વેજ છે ને એ પૂર્ણ છે લેંગ્વેજ પણ નથી મુસ્લિમોની લેંગ્વેજ એ પણ નથી પણ એની એની બિલીફ અધૂરી છે કે બિલીફ નથી એ લોકોની સરસ મળે એટલે મુસ્લિમો કહે છે શું એ તકદીર તદબીર તદબીર એટલે પુરુષાર્થ કહે અરે તકદીર તો પ્રાર્થ લાયો ક્યાંથી પુનઃ ના હોય તો પ્રાર ક્યાંથી આવ્યું તો જ મળે આ લોકો લી શું સમજાવવાનલકી મૂળ વાત સમજતા નથી સમજવું પછી અમને ટપુ ક્યાં હું જીવન સ્વતંત્ર હોય એવું જીવન જીવવું જોઈએ સ્વતંત્ર હોય બીજી વાતચીત કરો બધી બધા ખુલાસા થાય અહીંયા કોઈ પુસ્તક માં હશે નહિ આ જ્ઞાન કોઈ પુસ્તક ની વાત ના હોય ને લોકો પરંપરા કોણ મરી જાય છે માણસ મરી જાય છે માણસ મરી જાય છે હા નાડી તપાસ એટલે આપને કે આપડે કઈ જીવ છે કે નથી નીકળી ગયો એટલે કોણ નીકળી ગયું હતા રેનારો ઘર ખાલી નીકળી હાર્ટ આગળ કેન્સર થઈ ગયું શરીર અનફીટ રહી જાય થઈ જાય અનફીટ થઈ જાય એટલે ભાઈ છે આ રહેવા જેવું નથી કરી નીકળી જાય રહેવા લાયક ના હોય નીકળી જાય ભાઈ ચાલ્યા જાય ના ભાઈ એની ભાવના ઈચ્છા એવી એ ઈચ્છા ફળે બાકી પોતાની શક્તિ નથી હું બદલી નાખું તો મળી ગયા કેટલાક ગયડા માણસ હોય ને આ છૂટ તો સારું છે બોલે ખરા છૂટવાની ભાવના હોય અને આપડે કહીએ જયારે દુઃખ પડતું હોય ત્યારે છૂટાય એવું થાય પાકે પછી આપડે કહીએ જવું છે કે ના હજુ સારું સારી છે હજુ સારી સારું જ કે છે ત્યારે રાતે તમે કહેતા હતા હે ભગવાન આવ્યો તો છુટકારો ગયો કે બહુ દુખતું બહુ દુખતું ટિકટ જવાની સહી કરી આપો તમે હવે સહી કર્યા વગર આ લોકોનો કાયદો એવો છે કે કોઈ પણ જીવને સહી કર્યા સિવાય એને લઈ જવાય નહીં છુટકારો કરાય એટલે એની સહી જોઈએ તો થાય તો સહી કરી આપી જયારે બહુ દુખાવ ઉતરે થાય એ ભગવાન લઈ લે એટલે સહી થઈ ગઈ તો પેલા ક્યારે આવી લઈ જાય પંદરડામાં એ કહેવાય નહીં અને તમારે ઘેર કોઈ ગુમ પાડે તો સમજી જવાનું ચાડવા ના થયા આવે આપણે પેલો તો ના કે હાલ છે બાળ કશું કરે નહી સહી થઈ ગયું સહી કર્યા કોઈથી મરાય નહી કારણ કે કોઈના આપણું રાજણ ઉઠાવતા જ્યાં બેંકમાં આપડી સહી વગેરે કશું ના થાય આપણે સહી વગેરે મગનભાઈ મગનભાઈ ખરેખર આપ મગનભાઈ છો ખરેખર ખરેખર ખરેખર તો કેમ કરીને કેવાય આપનું નામ મગનભાઈ છો આપનું નામ છે આત્મા જો તમે થઈ જાઓ જે છો એ આય કહો છો તો આત્મા તમે થઈ જાઓ તો પછી કઈ થવાની જરૂર નથી બધું આઈ ગયું અને નથી થયા તમે મગનભાઈ રહ્યા છો તો તમે તમારી જાતને ચીટિંગ કરી રહ્યા છો હશે કહે અને લોકોને ચીટિંગ કરી રહ્યા છો તો ભાઈ લોકોના છેતરવા અને વાપર એ બને નહીં ને એટલે તમે હું કોણ છું એ અનુભવથી અનુભવ હોવો જોઈએ હું કોણ છું એટલે પછી મગનભાઈનું અપમાન કરે તો તમને અસર ના લાગે કારણ કે હું તો આ છું મગનભાઈ હું નહીં એટલે મગનભાઈ છૂટા થયા તમે અત્યારે મને ધોલો ગાળ હું જાણું નથી આને મારે છે જાણવું પડે શું કસ્તુ તો ભાન બધા જીવ માત્ર છે હું છું એવું ભાન તો દરેક જીવ છે હું છું એવું ગાય ભેસ બતા પણ હું કોણ છું એ ભાન નથી એટલે વસ્તુત્વનું ભાન નથી તે ભાન થઈ ગયું એટલે પૂર્ણત્વ એને થયા કરે શું કહ્યું એટલે અમે જ્ઞાન આપીએ પછી વસ્તુત્વનું વસ્તુત્વનું ભાન કરાવીએ એટલે પૂર્ણત્વ થયા કરે તો વસ્તુત્વનું ભાન માટે ચાર વેદે કહ્યું ચાર વેદ ભણી રહે ત્યારે વેદ એન મેળ ઇઝ નોટ થેટ અરે હા મે આત્મા આત્મા માટે આ વેદ વાંચ્યા હતા કે વેદ કે હોય જેવી આત્મા એ અવગ થઈ અને અવર્ણ ની વસ્તુ છે અને આ તો શબ્દ છે